સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છે દુર્લભમાં દુર્લભ સત્સંગ ને દુર્લભમાં દુર્લભ એકાંતિકપણું ને દુર્લભમાં દુર્લભ ભગવાન એ ત્રણ વાત આપણને મળી રહી છે સુકાઈ જાઓ અન્ન મૂકી દો વનમાં જાઓ કે ઘર મૂકી તે કરતાં પણ આ સાધુની વાતો સાંભળવી તે અધિક છે ને આ તો પુરુષોત્તમના વચન છે ને ગુણાતીત વાતો છે ને આ વાતુમાંથી તો અક્ષરધામ દેખાય છે તે ભગવાન ને મુક્તને લઈને એવાને એવા જ આવ્યા છે તેમાં ફેર ન સમજો ને મહિમા સમજાતો નથી તેથી જીવ દુબળો રહે છે સ્વામિનારાય સ્વામીએ વાત કરી જે એક દિવસે રાજ દેવાય પણ વિદ્યા ન દેવાય ને રાજાનો કુંવર હોય તેને ગમે એટલું ખબર તો પણ તે એક દિવસે મોટો ન થાય એ તો ધીરે ધીરે મોટો થાય તેમ જ્ઞાન પણ સંગે કરીને ધીરે ધીરે થાય છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જેણે મોટાને જીવ આપી દીધો હોય તેને પણ વાસના રહે તેને ટાળવાનું સાધન તો મહિમા ને આત્મનિષ્ઠા છે સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી વાસના ટળે તો પણ દેહનો ભાવ રહી જાય તે ઋષભદેવ ભગવાનનો દેહ પડવાનો થયો ત્યારે મુખમાં પાણાનો કોળિયો મૂક્યો તે સાથી જે ખાવાનો અભ્યાસ માટે એ વાત પણ સમજવી સ્વામી રે સ્વામીએ વાત કરી જે કદાપી રાજી થઈને માથે બે હાથ મૂકીએ તો પણ જ્ઞાન કેમ થાય એ તો વાતે કરીને થાય ને રાજી થાય તો બુદ્ધિ આપે તેથી વાત સમજાય સ્વામિનારાય રે સ્વામીએ વાત કરી જે આ વાત તો જાદુ છે તે સાંભળે તો ગાંડો થાય તે ગાંડો તે શું જે જગત ખોટું થઈ જાય પછી તેને ડાયો કોણ કહે સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે ઇન્દ્રિય અંતકરણ તો મુંબઈ ને સુરતના તળના માણસ જેવા છે તેને સત્સંગ થાય નહીં ને માઈલો કજ્યો તો બહુ ભારે છે તે આડો આવે તે જાણે એ તો મદ્રાસીના રંગની પેઠે માયાના પાસ લાગ્યા છે તેથી વાત અડતી નથી સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સાધને કરીને કદાપી નિર્વાસનિક થવાશે તો પણ શું પાક્યું ને તેણે કરીને શું ફળ છે એ તો જાળવા જેવો છે ને ભગવાનની નિષ્ઠા છે ને વાસના છે તો પણ તેની શી ફિકર છે ને તેનો શોભાર છે ઇત્યાદિ બહુબળની વાત કરી સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે ભગવાનનો આશરો છે તે જેવી તો કોઈ વાત જ નથી તેને તો સર્વે વાત થઈ રહી છે કાંઈ કરું બાકી રહ્યું નથી ને ભગવાન તો અધમ ઉદાહરણ છે પતિત પાવન છે ને શરણાગત વત્સલ છે ને જાકો જગમે કોઈ નહીં તાકુ તુમ હો મહારાજ જેનું કોઈ નહીં તેના ભગવાન છે ને ભગવાન તો ગરીબના નિવાજ કહાવે છે ને પ્રગટને ભજી ભજી પાર પામ્યા ઘણા ગીધ ગણિકા કપીવૃંદ કોટી વ્રજતણી નાર વિભિચાર ભાવે તરી પ્રગટ ઉપાસના સૌથી મોટી માટે પ્રગટના જેવી તો કોઈ વાત નથી ને પ્રગટ સૂર્ય વતે થાય છે માટે પ્રગટનો આશરો થયો તે બળ રાખવું સ્વામિનારાયે સ્વામીએ વાત કરી જે તપાસીને જોયું તો આપણે તો વિષયનો સંબંધ હોય ત્યારે જ પ્રભુ ભજાય પણ તે વિના ભજાય નહીં તે ખાવાનું રહેવાનું આ દિક સાનુકૂળ હોય તો બજાય